સર છે અનેરું એટલે એમને પદ બોલ્યા જે પદ શ્રી સર્વગ્ન દીઠું જ્ઞાન માં જે પદ શ્રી સર્વ ને દીઠું જ્ઞાન માં કહી શક્યા નઈ કહી શક્યા નઈ તે પદ શ્રી ભગવાન જો શબ્દરૂપ નથી પોતે જે પદું સર્વજ્ઞ સર્વજ્ઞ જે જ્ઞાન તે કહી શક્યા નઈ તે પદ શ્રી ભગવાન જો અન્ય વાણી અન્ય વાણી કહે તો બેંક ના અંદર શાંતિ થઈ ગઈ શાંતિ થઈ ગયું કયું રામ ભાઈ ને હવે શાંતિ નું સ્વરૂપ દેખાડો શેલા જોડી જાય જા શાંતિ નું શબ્દો આપ્યું છે એ આત્મા આનંદ થાય બે પ્રકાર નો સુખ એક આનંદ નું સુખ સિંધું નિરાશ વાળું શું કહ્યું અને સુખ મસ્તી માં આવે મસ્તી માં રે એમ પણ આખું વ્યાકુરત વારું શું કયું આકુરતા વિનાશી વસ્તુ કે ભૌતિક ચીજ ને લીધે એ મજ નહી મસ્તી હોય અને અમા ભૌતિક ચીજ નું આડવાનું નહીં એથી વેગડા જોવા નામ અહિયા આપેલું લોકો એ બાકી નામ બી ને એકદમ હવે જેટલું બરાબર પણ હવે રાગે પડી ગયો ને રાગે પડ્યું કઈ બાજુ જતા ત્યારબાદ કઈ બાજુ જોવા મળ્યા હજારો બે ચાર પણ હું બે દાદા નિરંતર રહ્યા કરે નિરંતર કોઈ ભલે કોઈ નઈ હોતો કોઈ ઘરે તારે ગુંજરાય વિચાર કર્યો નઈ આવું મેં સારી કરી દીધી બહુ રૂપાળી કઈ છે આપણું પુન ભેગું થઈ જતા ચાલે પુણ્ય ભેગું થાય ચાલે મનુષ્યો ની સાથે બે જ વસ્તુ છે પુણ્ય ને પાપ બે જ ખાતા લઈને આવે છે ને બે ખાતા લઈ મૂકી જાય છે પાપ અને હંમેશા મિત્ર સભા કરે છે હંમેશા મિત્ર સભા હોય તમને કોઈ જાતે અડચણ પડવા દે અડચી જગ્યાએ પણ ના પડવા દે અને પાપ જો અડચણ ના હોય તો એને અડચણ હોય તમે લોકોને સુખ આપો એટલે ભેગું થાય લોકોને દુઃખ આપે એટલે પાપ એવું થાય જે સમજી સમજી બધા ચોપડે એનું ફળ શું પોસ્ટ માં જતા હોય પાર પૂછી કામ જ કહો મને કરતા શું ભાઈ હું તો નોર્મલ માં ઘેર થી શાક લેવાથી કઈ પૂછે આખી જિંદગી પારકા માટે જ કરેલું મારે પોતાના માટે કોઈ દકાર્યું નથી મારું ધંધા કરતો હતો માન શિવ કેટલા અવતાર નો અથવા એક અવતાર નથી બધા એમ તરણ અવતાર નો એના ફળ રૂપિયા આવ્યું એના એનું ફળ સાર્યા કરે એમ હોય તો પાક હોય તો ફર્સ્ટ ક્લાસ ચાલતી હોય તો એના લીધા પછી સરસ ચાલતી પુણ્ય પાપ ની જરૂર છે અત્યારે જે ભોગવે છે કોઈ નો દોષ હોતો જ નથી આપડી જ ભૂલો ને લેણ ભોગવવા પડે ભોગવે ભૂલ મેં કહી દીધી શું કયું જે મે એ રંગ શાંતિ ના પાડે એમના છોડી નું રમે શાંતિ ના પાડે ના બોલવા બધું પોતાનો દોષ ને લીધે છે આ પારકોષ છે પોતાની હાથડી કરે વકીલાત કરે વકીલાત કરે હું જજમેન્ટ પોતા દોષ લાવે હરીફાય વાળું જગત છે ને તે પાપ તરફ જ દોરે દાદા છે આપડે સમજી લેવા દાદા હા દાદા તમારા જ્ઞાન થી ખબર પડે પણ દાદા તો ખબર જ ના પડે ના ખબર જ નથી હા તો આનંદ છે ને ક્યાં આવ્યું તારા કેટલી પોલી હોય ત્યારે દાદા દીગા કે અરુણભાઈ પૂછે છે કે દાદા ની પાસે કોઈ ને લઈ આવીએ પણ એને અહિયાં સામાન્ય પણ જ લાગે ઓખાણ ના પડે દાદા ઓખાણ ના પડે સામાન્ય ઓપન લાયસન્સ દાદા આજે દુનિયા માં પૈસા હોય વૈભવ હોય એને જ પુણ્યશાળી માનવામાં આવે તો લોકો માન્યતા ખોટી માન્યતા છે પૈસા ક્યારે જતા રહે કાયમ દુખ સીમણ રહેતું હોય તે સાત અપડાઉન થયા ના કરે શું કરું દાદા ઘણા એમ માને કે આખી જિંદગી કર્યા હોય અને પછી છેલ્લે નઈ ને દાદા દેખાય રહી કે દુખી દેતા કે તારા બાપ દુખી છે હું નાકા મુવા હોય બધા બઉ વાક્યો તો પૈસા ની પથારીમાં પચાસ છોકરા મારી વ્યવસ્થા કરે છે પુનિયા પુનિયા ફોન તો આ દાખશે ને હું ભાઈઓ નું બસ બંગલા બાડીઓ મળે મોક કરે ફરી ફરવા પૈસા પૂન માં નાખે દાદા મળે તે પૂના બધી પૂન મળે તો શિરીષ ભાઈ પૂછે છે કે દાદા ને કોઈ મળ્યું ભેગું થયું પણ દાદા ની ઓળખાણ ના પડી તો એની પુણ્ય નું બંધ નફા વાળી મોટર હોય ને ના આપડે રવાજો પછી કરી શકીએ ખોટવા પુનઃ મળી ખૂટ આવું કાઢ્યું ખરી બી પુચી તો આ મૂડી પહોંચતી જ નથી એવું ભવાનું જ ને छ तत्व है आत्मा सिवा बीजा पांच तत्व में कयु तत्व वह के प्रज्ञा में वारे राखे કોને સંભળાય છે નાકતી છે ધી ચકાય છે અને સ્વસ્થ થાય છે એ બધી રૂપી છે એ રૂપી તરત એટલું જ ધ્યાન લઈને આવું દેપી રૂપી પરમાણુ અણુ પરમાણુ એ રૂપી ત માણ ભેગું થઈ જાય એટલે અણુ કહેવાય ભેગા થાય એટલે બાપ પુણ્ય માં આ સમજતો જ નથી પણ એટલું સમજા ને ભાઈ આને દુઃખ આપ્યું તમારો પ્રશ્ન આવ મન થતું નથી ને ના સાહેબ બિલકુલ દાદા મર્યા પછી મન હોય ને महत्व ना जेना आप प्रज्ञा ने रूपी बीजे को દખલ બધી રૂપી ની છે દખલ બધી રૂપિયા બીજા કોઈ દખલ છે દુઃખ ને સુખ બેવ રૂપી તત્વ છે દુઃખ નહી આપો એટલે પ્રક્રિયા ને મજબૂત કરશે સુખ આપશો તો વિરોધી કરી રાખશે એટલે આ અંક આવ તો પકડ્યો છે જેમ દરિયામાં વારા નીકળે છે એટલે પછી હવે આ સપડે એ રીતે તૂટી જાય ત્યારે જાય સમજાય સમજાય તમે ગુજરાત સમજાયું તમે સમજાયું નહીં તમને સમજાયું પૂરેપૂરું દાદા તમને સમજાઈ હેલ્પ કરે નિપ કરે નહી કઈ તારીખે આવી ગ્રહણ કરવાથી આ ઉભું થતું જાય છે અને ત્યાગ કરવા છૂટતું જાય એવું ગ્રહણ ને ત્યાગ બે રૂપી શું બે જોઈએ કામ જ ના રહ્યું પ્રજ્ઞા અહીં સુધી કરે એ જે રહ્યું છે પ્રજ્ઞા ને બધી દખલ રૂપી છે ભાઈ પૂછે છે કે આત્મા છૂટો થઈ જાય પછી પાછું આવે અવતાર લે એવું બને કરું દાખલા તરીકે કૃષ્ણ ભગવાન અવતાર લે છે એવું છે આત્મા છૂટો થઈ જાય આત્મા મુક્ત થઈ જાય પછી પાછો અવતાર લે ખરો પછી કોઈ આવેલ નઈ બંધાયેલો હજી ભટક્યા કરેલા જો હજી મંદયેલો હોય તો હજી પણ ક્યાં કરે છેલ્લા અવતાર અવતાર કે છે આ લોકો માં એમના હાથમાં નથી હોતું હાથમાં કૃષ્ણ ને મને કોઈ નઈ પણ એ અવતાર કેવાય આમ અવતાર પોતાના આસમા હોય ને દાદા પણ જ્ઞાન દશા તો ખબર હોય ને ભગવાન થયા હોય એને પોતાની જ્ઞાન દશા તો ખબર હોય ને પોતાનો હોય પોતાનો હોય હોય એક પક્ષ ના ભગવા પક્ષી પક્ષી શિવ ને જય રમવા નહીં શિવ સ્વામિનારાયણ નારાય ના મળે સ્વામિનારાયણ બી આમ મળે અમી બીજી બી જતા કૃષ્ણવારી મળે તો પેલી જય શીખે જય સ્વામિનારાયણ એમાં જય શ્રી કહે છે આપડે જય શીખે કે આમ શું ના બધા એમના ગુરુ જેવું એટલે દાદા એ તો તાતા વાણી જ વાણી થઈ ને એ વાણી એ ત્યાદવાદ વાળી હોય જ નહીં ને દાદા રીતની ભેદ વાળી હોય આ ગુરુઓ બધા શીખવાડે એવું એને અમદેવ નહીં ને ગુરુ ભાઈ નવીનભાઈ કૃષ્ણ ભગવાન એ પક્ષ દ્વારા એક પક્ષ દ્વારા ભગવાન થયા તો પૂર્ણ ભગવાન નો દ્રષ્ટાંત આપો પૂર્ણ ભગવાન જેવા એનું દ્રષ્ટાંત આપો નિષ્ઠ પક્ષ બાદ વિસ્તારો પક્ષી કર્ણ ભગવાન ના કાકા દીકરા પ્રતિવાદી ને પ્રતિવાદી બધા ને એક્સેપ્ટ કરવું પડે એની વાત શું કહ્યું વાત હતી બધા કબુ કયો પણ પ્રતિવાદી ને કે વાત સાચ વાત ખોડી નથી બધી વાણી દાદા નેમીના ભગવાન એમના સમય એમને વાળી ને કબૂલ કરે બધા બાદશાહજી કે છે મિત્રાજી વાણી નિષ્પક્ષવાતી ફળે અમને બિલકુલ કોઈ આચાર્યો જાણતા નથી ઉપાધ્યાયો જાણતા નથી અમને અમે નમસ્કાર કરીએ છીએ તો વગર નમસ્કાર કરીએ અહીં જયારે એવા આપણા જ્ઞાન થયા પછી ના આચાર્યો અહી નથી હોય ત્યાં પહોંચે બોલો લાભ થાય છે બોલો એટલે લાભ થાય શિંરરિં�દ ભારમં્ર ટ�િંહળ રાેદં. ocar Zahlen પ૨ારિગ ામે યારચ યં ભણ પા૨િન. ना वेदांत ब्रह्म ज्ञान मोक्ष नर्णन आदात मेवदेवीओ नु केवर्णन एवं बढ़ुत मोक्ष प्राप्ति મોક્ષ પ્રાપ્તિ ની વાત આવે છે અને મોક્ષ પ્રાપ્તિ નું જે વર્ણન આવે છે અને આ વિતરાજ વિજ્ઞાન માં જે મોક્ષ નું વર્ણન છે એ બે મોર શું બહુ ધેર શું ફેર એમ પૂજે શું ફેર એમ પૂછે છે રસિક ભાઈ બે અયોમાત્મા બ્રો કેજ છે અયો બ્રા કે શંકા છે તો કે આ છે તો બ્રહ્મ આખરી મોક્ષ સાધન આ છે આ છે ના એ નથી તો શું અયમ બ્રહ્મ એ છે એટલે એ જ મોક્ષી નો આગળ જે આ છે એ જ મોક્ષ પ્રાપ્તિ સાધન છે નીતિ તો જે શંકા કુશંકા કરવા મારા માટે જ છે આ છે આ છે એમ પૂછે એ નહીં તમારી શંકા કુશંકા ખોટી છે અયમ બ્રહ્મ એટલે અહીં બેઠા છે એ જ બ્રહ્મ મોક્ષ પ્રાપ્તિનું સાધન છે નથી આ નથી એ શંકા કુશંકાઓ વાળાઓ માટે કે છે અને છેવટે કે અયમ આત્મા બ્રહ્મ એમ કે છે બીજે ખોરવાના પોતે જ વેદ જ્ઞાન છે તે જે બુદ્ધિ ને વધારતું વધાર વધાર ટોપ બોલી જાય લઈ જાય આત્મા નહીં આત્મા હોય કે જ્ઞાની આત્મા જાણકાર એવા એટલે વિવરણ કરે છે કે આત્મા શું નાના આત્મા શું વેદાંત વાળા પછી ભૂતવા ના દે ભક્તો ને કારણ કે એક તો અહી કાચો હોય જાય અહી પાકો થવા દે એમ લાટ થવા દે લાખ શિવ બધું કહેતા સામેનારું બધું કહે પોતાના ધર્મ સર છે એ શું કે અમે એકલા જ ખોટા અમે એકલા જ ખોટા હા પેલા ના હાથા નાખ્યા મારું કાઢે તો મારું ના કાઢે તમે અમર કરી ને હા સમજ પડી જ મુસ્લિમો કહે અમારો ધર્મ ધર્મ અમારો ઊંચા ઊંચા અમારા બધા માણસ હતા કે તમારું હાથું બધા હાથું નાખે બધા પોતાના ધર્મ ના ઘેટા બધા બીજા જરૂર એમ જ છે શું કઈ જરૂર એમ છે પોતાના પાસ એમાં થોડો પાસ હોવું જ છે ને બહાર ખોટતો હોય ત્યારે હમદેવ આમ આત્મા ભ્રમ છું કે પછી અંદર પ્રયત્ન કરે શું કહ્યું અંદર પ્રયત્ન બાર બેઠક તો હમ કબીર સાહેબ એક કાશી માં છે ભગવાન કાશી વિશે વિશેષ કાશી વિશેષ દર્શન કરવા તો આગળ કબીર દિલ્હી થી હેડી ચાલી ને દિલ્હી ફરતો હતો પૈસા નહી પણ પૈસા ઘોડા એના કાતે ફરતો ફરતો ગયો કાશી રેલ દસતા નથી લોક ના પર નારાજ થઈ ગઈ ક્યાં કઈ જાત ને કઈ અસર થઈ જાય ને આપણને પછી બહાર નીકળ્યો જગન્નાથજી ગયો ઓડિશા માં ઓડિશા માં ઓરિસ્સા માં જગન્નાથ નું મંદિર છે લોકોનું નહી પછી એક મહારાજ જતા હતા એને પૂછ્યું કે હું તો બહુ જગ્યાએ ભગવાન દર્શન કરવા ગયા ભગવાન તો મળ્યા નથી કે જગન્નાથજી માં મળ્યા નહીં તો એના તે ભગવાન એટલે પછી પદ બોલ્યો મેં જાણું હરિદુર હે મેં જાણું હરિ હૃદય માં હરિ હૃદય માં આડી ત્રાટી કપટકી ત્રાસ બેન વચ્ચે હું તક કરવા જોઈએ એટલે ઘર માં આવે તાક્યું ભગવાન થી ખાવા માંડ્યા ભગવાન ખોલવાનું કાશી છે બિલકુલ હમજુ માણસ ને ત્યારે મૂર્તિ પર લાવવા પડે એમ મૂર્તિ માંથી એટલે પછી એમ આત્મા પર લાવવા પડે અરે <coughs>